ના પણ તમે કહ્યું કે લીયા શું છેલ્ચર ને પેલા બે ભેગા એનું નામ શબ્દ હીરા શું કહ્યું લોક ભાષા ને એક્સેપ્ટ કરવી પડશે લોકભાષા એક્સેપ્ટ નહીં કરવો તો વ્યવહાર ચાલતો જ નહીં વિષયો તમે કયું કઈ સૂક્ષ્મ અને સ્થુલ અને સૂક્ષ્મ વિષયો તો દેખાય સુગાડ્યા પણ સૂક્ષ્મતર વિષયો સુક્ષ્મતર વિષયો કયા સુમતમ વિષયો નથી તમે એમ કહ્યું છે આ વિષય ને બઉ ની ઉતરે સૂક્ષ્મ હોય સૂક્ષ્મતર થાય તેવું સૂક્ષ્મતર બધા અનંગ હોય કેવા હોય આ હોદા સુધી ના તો બધા જોઈ લીધા એ બધા એ તો બધા સ્થુલ કેવાય ના પછી દેખાય ઉગા દેખાય પણ પંચેન્દ્રિય હતી જ્ઞાનેન્દ્રિય દેખાય નો વેદન થાય સંવેદન થાય સૂક્ષ્મ નું તો અને સૂક્ષ્મ તર એ બધું અંદર મેં જે આત્મા પછી અડી શકે એમ નથી પણ તમારી જાગૃતિ નહી હોવાથી તમને આ બંધન મુકવાય છે તમારી જાગૃતિ નથી તમે ઉપયોગ શુદ્ધ ઉપયોગ રાખી શકો એમ છ ની સંપૂર્ણ વિજ્ઞાન બઉ જુદી જતું પડે અક્ષર એ કેવો ના પડે એ તો સમજ આવી ગયું છે કે એટલા માટે મારે બોલવું પડે બે બાજુ બોલવું પડે ને કરી નાખી છે વિષય વાત કરી નાખે છે એવા ત્યાગ્યો નહિ ભગવાન એટલે કેવું પડ્યું આત્મા તો બહુ જુદી મેં જે આત્મા આપ્યો છે પોતે મોક્ષ આપડે જોવા જઈએ નહી હોય એટલે હું એકલો જોઉં હું એકલો જોઈ શકું તમારું બધું કામ ન કહીએ નહી અમે ગુપ્ત રાખેલું તો રાખશો ગુપ્ત ઊંધુ થતું કઈ નાખે આ દિવાળું શું છે ભૂપેન્દ્રભાઈ આ શક્તિ વાળ હોય આ તો બધા સિદ્ધિ હાલી દેવાના છે તો દુરુપયોગ ખાવાનો છે નથી ખુલ્લું નથી બઉ પેલા તમે કહ્યું બઉ થઈ ગયું તમે શું કરો છો જેને ગર છે તેને તો નજીક ના અક્ષર બોલાય આપણું જ્ઞાન અક્ષર બોલાય તમને શું સમજણ પડી ક્યાંથી લાયા તમારી સમજણ ક્યાંથી નથી ડાક્ટર કે નથી પેશન્ટ તમે તમને શું સમજવું પડી પોતાના અભિપ્રાયો ખાલી જરાક ધીરજ પકડો નઈ તો બોલવાની જરૂર પડે નઈ એવું સુંદર વ્યવસ્થિત છે આ દ્રવ્યક્ષેત્ર ના થાય તો સુધી કાર્ય બને નહિ કે છે એ સમજાયું કે છે પણ કે છે કે છોડતું નથી કે ભોગવટામાં ફેર છે ભોગવટો છે પણ પેલો હોય જતો નથી એમ એમ આપણે અને ઘણી ખરી ફેર તો બધી ઉડી ગઈ હોસ ફિયર ઉડી જાય કેટલીક ખોટી જે ના થવાનું થશે થશે બી ઓછું એટલી નીકળી જાય એ બધું ઉડી ગયું પેલી ઠવા ફળ આપશે સારો પ્રોગ્રેસ છે કામ જ ના કરે ના એ ના ચાલે વાત છે ખાવાની બાબત થાય ને ટાઈમ થાય ને તારી રાતે નહી બોલતો ભૂખ લાગે એટલે પ્રયત્ન કરવાનો વ્યવસ્થિત બઉ સુંદર વસ્તુ છે બધા સાયન્ટિફિક અત્યારે જોઈએ છે મુંબઈ બરોડા અમદાવાદ કઈક નવું નીકળશે કઈ એ કઈ નવું સર્જન નીકળશે ક્ષણ બીજે જતો નથી એ લોકો એ બધા થઈ ગયા લોકો છે બધા કે અમદાવાદ દોડ કરી ગયા તમ બધું કરી શકે છે આ હિસાઇ નામ ના દે છે એ કોક નીકળશે આપણે કો એ કોક નીકળશે કોક જરૂર નીકળશે એમાં જયારે હિંસા કરે તેને કોણ નામ દેવું છે મારી પાસે આવતા માસ છે એટલે એને જીતાડું મે તું તમારી વાત અમને સમજે પડે એવી નથી તમારી વાત બઉ ઊંચી છે એમ બે જીતાડી ને ગેર મોકલી દઉં જાન પૂછાયું કેવા તારી તરીપાર ઉતરું તારે જ લવું કે છે નહીં તો અધૂરું મૂકું તે મને ના પોસાય કે છે એવું છે આ બાજુ વ્યવહાર બોલ થયો કે આ જ્ઞાન લીધા પછી હું કાલે મને કોઈ નવો ધંધો આવ્યો અને એમાં મારે વાંધો એમાં પછી મારે જૂઠું ના બોલાય નીતિ પ્રમાણે તમે જુદા રાવજી જુદા વેપાર રમત પડી તમે કાલે પણ આ તો ભગવાન જ જાય ને પછી શું વાંધો ભગવાન આખા પાછા થાય નહીં કરે અને ખોટું થવાનું સારું થવાનું જેટલું બધું હિસાબ છે એટલું કંટ્રાક થઈ ગયેલો છે એમાં ભગવાન આટગતા નથી માન્યતા વારો જૂઠું જૂઠું કોને કહેવામાં આવે છે સાથુ જયારે કહેવામાં આવે છે એટલું એક સમજો એટલે સમજી લે જ્ઞાન માં સમજે છે પછી જૂઠા અત્યારે આ જૂથું હાથું આ જગત માણે છે નહી જ બોલો આ વિજ્ઞાન અનુભવ માં પછી અત્યારે ભરવાની જરૂર ભરતું જ નથી એમ નહિ નથી ભરતો ના આમ પછી પછી શું બોલાય છે અને સર્વ સમાધાન છે એટલે બધે સમાધાન થાય તમને ગમે તે જગ્યાએ સમાધાન આપશે અત્યારે બુદ્ધિથી એવું દેખાય કે થશે તો આમ શું કરું એવું નહીં સર્વ સમાધાન જ્ઞાન છે બધું અજવાળું આપશે જન પણ અજવાળું જ દેખાય છે હું ના પડું આવી રહી કેટલી બધી અર્સણ અને આ સુરવેરે કેટલા એમના ભાઈએ કાઢી મેળા ઘર માંથી એમના પોતાના પ્રકાર માંથી ભાઈએ કાઢ્યા તો અગાઠી પડી ગયા વરસાદ